અગિયારાયણ આય નમો નમ શ્રી હરિ કૃષ્ણ મહારાજ ગામ શ્રી કાર્ય વસ્તા ખાચર ના દરબારમાં ઉગમ ઓરડાની ઓછરી ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેરો પહેરી હતી અને ધોળો ફેટો બાંધ્યો હતો પ્રશ્ન ઉત્તર કર્યા તેમાં સ્થૂળ સુક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર વિચાર નિસર્યો તથા વિરાટ સૂત્રાત્મા વિચાર નિસર્યો त्मा अव्याकृत रूपया वह कोई रीते जीवी पड़ती માટે કરીને કારણ શરીર છે તે બળીને ખોખા જેવું થઈ જાય છે જેમ આંબલી બીજ હોય તે બીજની થાલ બીજ સાથે અતિ દરતી હોય પછી તેને જયારે અગ્નિ શેકે ત્યારે વિના બીજા કોટી ઉપાય કરે તો પણ કારણ શરીર રૂપ જે અજ્ઞાન તેનો નાશ થતો નથી એવી રીતે શ્રીજી મહારાજે વાર્તા કરી પછી શ્રીજી મહારાજ ધ્યાન કરવાનું ને ભગવાન જે કીધા ના વચન પ્રમાણે રેવું વચન ધ્યા બાજુ સંકલ્પ વિકલ્પ ઓછા થાય ત્યારે ધ્યાન થાય સંકલ્પ વિકલ્પ ધાણી ફૂટે એમ ફૂટતા હોય ને તો ધ્યાન ધ્યાન કરતા કરતા આવી જાય પેલો દેહ તો હટાડવો જોઈએ ને કેમ શું કહેભાવ હટાવવો જોઈએ એમને ધ્યાન નત આ બધા કારખાના કરે છે એમાં ત્યારે મનનો મનનો તો એક ધારાવાહી છે એ તો ચાલ્યા જ કરે એને રોકવું જઈ સંકલ્પ વિકલ્પ શું કઈ ને ત્યાર પછી ધ્યાન માં તો ભગવાન સ્થિર કરાય પણ વચન પડાય ત્યાર પછી થાય બાર મન ને ઓળખતો જ નથી એને કઠણ મન રોકાય વિચાર કરો અભ્યાસ હોય થોડો ગીતા માય વૈરાગી અને કોઈ રીતે પકડાય એવું નથી શ્રવણ કર્યું હોય તેને સ્વપ્ન દેહ માં જયારે મનન કરે ત્યારે સાંભળ્યું હોય તે પાકો થાય છે સમજાવવો સત્વગુણ સત્વગુણ માં યથાર્થ જ્ઞાન હોવું જોઈએ રજોગુણ માં યથાર્થ જ્ઞાન ના હોય અને અંતઃકરણ માં તો રજોગુણ નું પ્રધાનપણું છે અને જાગ્રત દશામાં સત્વગુણ નું પ્રધાનપણું છે તો જાગ્રત જે સાંભળું હોય સત્વગુણ જે સાંભળું હોય એ પાછું રજોગુણ પ્રધાન કરે ત્યારે બરાબર દ્રઢ થાય પણ સાંભળ્યા એટલું દ્રઢ થતું નથી મનન કર્યા જેટલું તો આમ દેખાય છે એવું કે રજોગુણ માં વધારે પકડ આવી જ્ઞાનની અને સત્વગુણ એટલી રજોગુણ જેટલી પકડ આવી નહીં તો એમ કેમ ગુવા ઓ પાસી એમ કામ ને હવે આડો વાકે ન આવતી કે કઈ દો કે તું ઓન જીને આવ્યો છો આવાદ નહી અબરો થેન અબજી છે મેમ આયે મલો ઘર માં વાંચી બાર તમે કોઈ અને બુજો પંડિત પછી પછી મુનિસર્વે મળીને જેની જેવી બુદ્ધિ હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર તો એ છે હૃદય ક્ષેત્રક ના જે જીવ તેનો નિવાસ છે તે ક્ષેત્રક ના ઇન્દ્રિયો નો પ્રેરક છે તે તે જે એવી રીતે એ પ્રશ્ન નો ઉત્તર કયો થઈ ગયો ઉત્તર થઈ ગયો ને ઉત્તર થઈ ગયો અક્ષર સમય વધારે સમિત છે અને ઇન્દ્રિયો અંતરણ ની અપેક્ષા થોડાક દૂર છે એટલે અંતરકરણ મનન થાય એને કરીને જીવાત્મા નો ત્યાં વધારે પડે અંતર જીવાતમા જે પ્રમાણ કરે વધારે અંતર એમ જેમ જેમ અંતરણ ક્ષેત્રની સમીપ ની વસ્તુ હોય એમાં પ્રકાશ વધારે હોવાથી ત્યાં દ્રઢતા વધારે ચૌદ ઇન્દ્રિયો નો પ્રેરક છે તેમાં અંતરણ જે છે તે ક્ષેત્ર ને સમીપે વર્તે છે માટે અંતરણ માં એવું ના હોય પણ પ્રશ્ન હું પીડ્યો ને ત્યાં જવો પેલું જવું પછી શ્રીજી મહારાજે મુની પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે જાગ્રત અવસ્થામાં તત્વ ગુણ વર્તે છે અને સર્વે પદાર્થ નું યાર્થ જાગ્રત માં સાંભળ્યું હોય તેનું સૂક્ષ્મ દેહ માં મનન કરે ત્યારે યથાર્થ જ્ઞાન થાય છે એનું શું કારણ છે જાગૃત અવસ્થા બેનું કેમ બે પ્રશ્ન કેમ પૂછો પ્રશ્ન પૂછો વિચાર કરવો જોઈએ ને ત્યાંથી પેલું જવો ને ખબર પડી દેહ માં ઉપાડી ગયા એ જોવાનું પ્રશ્ન જે ઉપડ્યો હતો એ જાગ્રત અવસ્થા છે અને સૂક્ષ્મ દેહ છે અવસ્થા ને અને દેહ ને પ્રશ્ન અનુભવ અને આ તો સુમ ઓછી સાથે આવ્યું ને એ તરકાવું પેલું ઉથડ થવું જોઈએ કેવાનું છે કારણ ને બાળવાની વાત છે હવે એને આ પ્રશ્ન નવો પડ્યો જાગૃત માં જે શ્રવણ કર્યું હોય મનન સ્વપ્ન મનન થાય છે દેહ માં થાય છે મનન દેહ માં થાય અને શ્રવણ માં થાય અવસ્થામાં થાય એ પ્રશ્ન શા માટે પૂછો પૂછનાર પોતે એને બધું સમજે છે સાથે સ્વપ્ન નો સબંધ પણ સ્વપ્નમાં તો કોઈ સ્મરણ થતું નથી અને આ દેહ માં મનન કર્યું હવે આ દેહ છે તો રજો ગુણ દેહ છે એ રજો ગુણ છે અને ઓલી જાગ્રત અવસ્થા એ સત્વગુણ છે સત્વગુણ માં શ્રવણ કર્યું રજો ગુણ માં થાય ને કેમ થાય સત્વ માં સાંભળે એ રજમાં નો સ્થિર થાય અને આ થાય છે પ્રશ્ન શું આવે છે રજુગુણ માં જે ચિંતવન કરવું રજુ ગુણ તો વિક્ષેપ પાળો છે એ સ્થિર નથી સત્વગુણ સ્થિર છે શ્રવણ કર્યું રજો ગુણ માં સ્થિર નક્કી છે બાજુ એમ એને પૂરું જ્ઞાન છે અહીંયા પ્રશ્ન પૂછાય ને આપડે તો જાગ્રત નું સ્વપ્ન લ્યો પેલું તો આ પૂછનારા ને બધું જ્ઞાન છે રજોગુણ માં તો વિક્ષેપ માં જાય સ્થિર થાય પણ એ ક્યારે પૂછાય બધું જ્ઞાન છે માટે પૂછે પૂછનાર ધન્યવાદ પછી શ્રીજી મહારાજે મુની પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે જાગૃત અવસ્થામાં સત્વગુણ વર્તે છે અને વેપાર વર્તે છે તો પણ જાગ્રત અવસ્થામાં જે શ્રવણ કર્યું હોય મનન કરે છે રજોથાર્થ જ્ઞાન છે તો પણ જે જાગ્રત માં સાંભળ્યું હોય માં મનન કરે ત્યારે યથાર્થ જ્ઞાન થાય છે એનું શું કારણ છે પછી મુનિ સર્વે મળી ને જેની જેવી બુદ્ધિ હતી તેને તેનો ઉત્તર કરો પણ શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર તો એ છે હૃદય ક્ષેત્રક ના જે જીવ તેનો નિવાસ છે અને તે ચૌદ ઇન્દ્રિયો નો પ્રેરક છે માટે અંતરણ માં મનન કરે ત્યારે દ્રઢ થાય છે છે સમર્થ છે માટે પ્રમાણ કરે એ એ એ વાત છે કે મનીએ તમારા બધા ના કહ્યું કોઈ વિચાર કરે ખબર જ નથી અને કેવું જ્ઞાન હોય મારા ક્ષેત્ર માં છે એટલે અંતસ્તરણ માં મનન કરે અને દ્રઢ થાય એવો મારા ઉત્તર થયો તો પ્રશ્ન ની અંદર જે સત્વગુણ અને જાગ્રત અવસ્થા અને પાછું રજોગુણ માં મનન અને દ્રઢતા બતાવી શંકાતા માં રજોગુણ નો કોઈ મેળ રહ્યો નહી રજોગુણ માં જ્ઞાન અસ્થિર હોય એમાં સ્થિર ન થાય એવું પાછું આવે છે એનું કેમ આ જ્ઞાન નથી સાંભવ છે રાખો એટલે આંભળે જ રાખો અને પછી એકાંત માં મેખો નહીં નહી આંભળેલું યાદ આવે ને એવું ભૂલાઈ જાય છે સાંભળ્યું છે એક શ્લોક કંઠ કરવો હોય કીર્તન ને કડી કંઠ કરવી હોય કંઠ રહી ગયો કંઠ જ થતું નથી અંતરણ તો એની પાસે છે ને ઓલા ની પાસે છે અને આભળેલ છે એમાં ખૂબી છે મનુષ જાતીય સરખા છે એક નોખા છે જાગૃત અવસ્થામાં નથી કોઈ વિચાર કરજો બેઠા છે પણ અવસ્થા બદલી જાગૃત નથી હું આ પેલા નાનો હતો કંઠે બહુ કરવો ને ત્યાં બહુ યાદ આવે એવું અને ત્યારે સુખ કંડે કરવો હોય કઈ કંડે કરવું હોય અને પછી વાંચી એટલે તરતકંઠ વાર છે દરેક ને થઈ જાય એવું નથી પણ આને મુકતા શિક્ષા ન હોય તો નો થાય નાના છોકરા અત્યાર વ્યા હોય ને એક પગલું લેજો એમાં કોઈ કઠણ નથી પણ એમ થઈ ગયું એમ થઈ ગયું ના પરી કે આને પકડે પાછો શીખવાય ગયો મોટા હોય એટલે સમી એવી છે પણ આવડિયા ચાદર ઉતારતા શીખવી દે જે લોકો હોય છે કેવી રીતે કરતા એ બધું બદલાવી છે તરત ને તરત બદલાવી દે એ હું નાનો હતો કે સુધતો હતો વાંચી સમજો હતોણ વિ તો તોનું આવે દેખે કરી આપણે કેટલી જુદી જુદી વસ્તુઓ વાળા આટલા આવે હો એટલે આના આપણ ને કે જોનું પૂનું નો કોનો ખાલી લાગે અહીંયા અહીંયા શિમંત રાજચંદ્ર કાજેંતો હતા સુંદર સુંદર સ્નાવળી માયે સરસ વાત કરી કરવા <tipala> કલ્યાણ આ આવડે ધ્યાન ક્યારે શુદ્ધ થાય તમારે શીખી પોતાનું પોતે મારું મન ક્યાં તમારે લોપટ જેવો હોય અને જો આવી રીતની વાત માં વિશ્વાસ રાખીને પ્રીતિ એ કરીને સાંભળે તો તેના સર્વે વિચાર કરી જાય છે વાત કરી પછી શ્રીજી મહારાજ બોલા છે ગમે તેઓ ધાની ક્રોધિ લોઢી લમ્પટ જેવું હોય આપડે બદલા બી જેમ કોઈ પુરુષ ને પ્રથમ તો ગાજા જેના ધારે એવું રાત ના ઘર હોય અને તેથી ભાત પણ જવાય નહી समर्थ रहे भोगव भोग વાત મું સમર્થન આસ્થા શ્રદ્ધા એમ પાર આવી રીત ની વાત સાંભળે તો તે પુરુષ વિષય ના સુખ ભોગવ અને સુખવી નાખે તો પણ જેવું આવી ભગવત વાર્તા સાંભળનારા મન નિર્વિષય થાય છે તેવું તેનું થતું નથી આવી વાત સાંભળી થતું હશે સરકારી નો કાઢે તમારું સર્વે નું મન નિર્વિકલ્પ થતું હશે માળા ફેરવતા છો ત્યારે નહીં થતો ધ્યાન અને મારા માં વ્રત આવે માટે વિશ્વાસ રાખીય ભગવાન પુરુષોત્તમ નારાયણ ની વાત સાંભળવી રામાયણ માં વધારે હનુમાનજી નું ભાગવત માં રામાયણ માર્યો હોય આપડે હનુમાન જઈને હજી આપડું સહન ગોઠવાયું નથી ત્યાં ધીરે ધીરે એ મળે ન મળે ભગવાન ના માર્ગ ની વાત છે ને એ જોતા મોકલી ભગવાન ને રમણીય કયા રમણીય કયા જેમ વાંચો જેમ જેમ સાંભળો જેમ જેમ અનુભવ તેમ નવું નવું નવું દેખાતું આવે રમણીય તો રૂપાળું એમ નઈ હોય ગમે રૂપાળું હોય પણ મેં કરી થાય તો રમણીય થાય આપણે દર્શન કરતા હોય થાય દર્શન આપણે એની રમણી સાથે રમણીતા દર્શન કરતા જોઈ નથી ભાઈ લોયા મધ્યુ દરબારમાં પરમા ઉતારા મધ્ય ધોળિયા ઉપર વિરાજમાન હતા અને રૂનો ભરેલો ધોળો શુરવા કર્યો હતો અને ધોળી પહેરી હતી અને માર્થ પછી મુનિ બોલા છે દુખ ને કરે તે શંકર કહ્યું પછી એ વાત ને સાંભળી ને શ્રીજી મહારાજ બોલતા બોલા છે પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા છે શંકર શબ્દ નો શો અર્થ છે શંકર શબ્દ નો શો અર્થ છે તાલે આવી જાય તમારે તાલે દમકી આવે તો અર્થ અર્થ આવે પતિ એ મુનિ બોલ સુ કરે તેને શંકર કહીએ પતિ મહારાજ બોલ્યા છે આજ બાદલી ચાર ઘડી રાત હતી ते आमने शीवजी दर्शन दीदा अवस्था शिवजी पार्वती वस्त्र पहले शांत मूर्ति मारे उपर तो शिव जी ने घूत શાંત મૂર્તિ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તેના ઉપા ગત દેવ તે માટે રજોગુની તમોગુની દેવ એવા જે બ્રહ્મા શિવ અને ઇન્દ્રાદી દેવતા તેમની ઉપર ભાવ બેસે નહી जे शीव जी ने आमें थीए। थे। तो त्यागी शिवजी शीव जी योगी भगवान भक्त मानी है जी, तो, तो जे हड़का कूतरु हो कूतरा मनुष्य हटे हड़काया कूतरा पेटे लाटी ना मरी जाए જેને લે તે પણ હડકાયા કુતરા ખબર પડી જઈ જાય અને આપડે આડે બરાબર સ્વભાવ જેમ સર્વ ને બીવરાવે છે અને બીજા ના હરી લે છે જેમ ક્રોધ છે તે પણ સૌને બિરરાવે છે અને બીજા ના હરી લે છે કેવો છે ક્રોધ સાધુ માં આવે વચન સાથે આપડે તેમ સાધુ તો શાંત હોય પણ જયારે તેમાં ક્રોધ આવે ત્યારે તે સાધુ બીજા ને ક્રોડ લાગે અને તે સાધુ ની આકૃતિ પણ ફરી જાય સાધુ બીજા ને ક્રોર લાગે ક્રોર સાધુ બીજા ને ક્રોર લાગે ગુબોલા રારડા બોલાય આ બધા હમલે કોઈ બોલતું ન કોઈ કેવા મૂંગરા છે તમારા કો મોકલ આવું બોલ્યા ખાના કોઈને શું દેખાય સવર્તી નિર્મળ થઈ જઈ ગયા એમ કે આવું તો બસ નાવરું શું બતાવ્યા કે મોળ હા આપડા વિચાર માં હું હવે ગયો ધાતુ ભેજા ને કરોર લાગે આવે તેના દેહ ને વિરૂપ કરી નાખે ત્યારે દુકમની એ પૂછ્યું છે મહારાજ જે લગાડે ક્રોધ કઢી આવે અને પછી તેને ટાળી નાખે કઈ નડ કરે કે ના કરે ત્યારે હમણે સર પર નીકળે ને કોઈને કરડે નહી કોઈ ને કરડે નહી તો પણ ઉઠીને સૌને ભાગવું પડે અંતરમાં બાર ને નીકળાય નહીં ઉપજે તે પણ અતિશય દુખદાયી છે પછી નાના નિર્માણ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે આત્મનિશ્વાસ અતિ દ્રઢ જોઈએ અને અષ્ટ પ્રકારે વ્રત રાખવું એ આ બીજે વર્તમાન તેને દ્રઢ કરીને પાડે અને ભગવાન મહિમા અતિશય સમજે ઉપાય કરી ને કામ નું કામ નું બ્રહ્મચર્યા કોઈ રીતે ભગવાન નો મનમાં સારી પેટે સમજવો અને તે પછી ભજ ભજનાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછો છે કોઈ દિવસ ભગવાન ના સંબંધ વિના કોઈ કાર્ય પૂર્ણ ન થવાય પૂર્ણ થવા મંત્રો બ્રાહ્મણો બધા બોલે બોલે મધ્યમ વૈરાગ્ય અને ઉત્તમ વૈરાગ્ય એ ત્રણ પ્રકાર ના વૈરાગ્ય નું શું રૂપ છે પછી ત્રીજી મહારાજ બને છે વૈરાગ્ય વાળા જે હોય ते तो तो आजे ते सुधी तो एने रहे, तो रहे। वैराग्य वालों कही मध्यम वैराग्य वालों कदाचित स्त्र उठी जाए વાળો હોય તેને તો કદાચ એકાંત માં ક્રિયાદી પણ એ ડકે નહીં તેને ઉત્તમ વૈરાગ્ય વાળો કરીએ અને વળી ભજનાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે કનિષ્ઠ જ્ઞાન વાળો તે પ્રથમ ભગવાન પ્રતાપ દેખી નિશ્ચય કરે અને પછી તેવો પ્રતાપ ના દેખાય ને ભગવાન નો કોઈક દુપ્ત જીવ દ્રોહ કરતા હોય તેનું કઈ ભૂંડું ના થાય ત્યારે તેને નિશ્ચય રહે નહીં એને કહીએ અને મધ્યમ જ્ઞાન વાળો જે હોય તે તો જયારે ભગવાન શુભ અશુભ એવા મનુષ્ય ચરિત્ર ને જશે निश्चय तथा जे। ग... बदुवा... जेने कर भगवाने હોય તેને ઉત્તમ જ્ઞાન જ્ઞાન જ્ઞાની જ્ઞાની જ્ઞાન નું સ્વરૂપ છે તમે નામ રાખી દીધું પેલા કનિષ્ઠ જ્ઞાન માં એવું આવ્યું કે બીજા ગ્રોહ બેઠા હોય ભગવાન નું અને કઈ એનું બીજા ભગવાન હું વિજય કરતો હોય અને ભગવાન ન કરે તારે કેજો કે જો આ સમાલો રહે કે અમાર આટલું આ કરે કે પણ આમ નહોતું હું જે એ ડોકરો તો પડ્યો ને ઇ કમિશ્ન તો મળે ઓયો ફોર્મ માથે સરખો ઓયો કમી વ્યક્તિમાં આવળો કામ આવે ઓય હાઈ થઈ જાય ને એલા કસતો ઉત્તમ મળને તો ક્યાં પડે રે God, God, God, God.